લાયસન્સ જે બધા છે કલ્પિક જ્ઞાન કયો કલ્પિત જ્ઞાન નો લાયસન્સ અપાયો છે મૂળ જે વિજ્ઞાન છે સાતી વિજ્ઞાન તેને લાયસન્સ અપાયું નથી લાયસન્સ આપવા ત્યાં કોઈ નથી કલ્પિત જ્ઞાન બધાથી થોડું કામ તો થાય કામ થાય અને કલ્પિત ના હોય સાત્વિક જ્ઞાન હોય તેનાથી પૂર્ણ કામ થાય સંપૂર્ણ કામ થાય તો કલ્પિત જ્ઞાન ને બધા બધા રિલેટીવ જ્ઞાન કેવું શબ્દ નો શબ્દ નો ભરેલો છે શબ્દમાં તે ના હોય કે શબ્દો સ્થુલ છે તે સુષ્મતમ છે નામ શું આપનું રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ હા રમેશભાઈ હતા તે ને બ્રહ્મચારી હતા તે બ્રહ્મચારી થયા કે બ્રહ્મચારી થાય તો બ્રહ્મચારી હતા બ્રહ્મચારી હતા જ પછી પણ સ્થૂળ જે આ શરીર કે મન વચન કાયા નું ઉદગાર એ બ્રહ્મચારી થયું એને બ્રહ્મચારી કરવાનું છે નહી આ બ્રહ્મચારી હતા એટલે લોન સગવાન નું છે તે વાત સાંભળવા માટે શું કયું વાત સાંભળવા માટે એતો આત્મયોગ જોશે શું જોશે આત્મયોગ मनो योग बीजा बजा योग नहीं चले देह योग सेवक से रूपये थी गई गए सेवा क्या सैव्य थानू से रूपये थे भगवान पेवक छेरिये ત્યાં ભેદ છે ત્યાં બુદ્ધિ છે અને બુદ્ધિ છે ત્યાં સુધી ભટકવાનું શું બુદ્ધિ છે અને બુદ્ધિ છે ત્યાં સુધી છે તે કલ્પિત છે શું બુદ્ધિ છે ત્યાં સુધી બધી કલ્પના કલ્પના માત્ર જ છે પણ સાચું માં નીકળવાનું કલ્પના બીજું કંટ્રોલ માં જે મળે ના મળે બીજું મળે સારું થઈ ગયું કેમ લાગે આપને બધા એક ખાય છે ને કલ્પિત ખાય છે હજુ કોઈ કલ્પનીકળ મને મળ્યો નહી બુદ્ધિથી જે કઈ કરેલા બુદ્ધિ થવાય બુદ્ધિ કલ્પિત કરાય હા મારા બુદ્ધિ નઈ એટલે આપું બુદ્ધિ જાય નઈ એટલે મન બુદ્ધિ સંસ્કાર યુક્ત જ છે એવું માનીયે છીએ સંસ્કાર યુક્ત અસદે અહંકારી શું સદ બુદ્ધિ હંકારી અસદ બુદ્ધિ અહંકારી શુદ્ધ બુદ્ધિ માં અહંકાર ના ભાઈ બુદ્ધિ ખરાશ થાય ત્યાર સુધી બુદ્ધિ થાય હાલ અઠવાડિયામાં હાલ છે નહી તો રબી ને જાય બીજે રસ્તે જતા એના કરતા આમાં ઘૂસેલા રહે છે ને કોક ડાળો આરો આવશે કોક મળી આવશે અને નીકળે આવી જશે પણ આમાં ઘૂસેલા તો બીજી જગ્યાએ રબી રમવા જતા જાત જાતનું દુનિયામાં તોફાન નો પહાડ નથી આપડે અસંતોષ રે આપડે જેમાં પડ્યા છે સંપૂર્ણ માની ને સંપૂર્ણ માનશો તો નહી તો અસંતોષ રે ના અમારી રહે સંતોષ મારી પાસે અસંતોષ ના આવે તો પછી એને હું ઉઠાયેલું અસંતોષ ના રેતો હોય તો ત્યાં આગળ બેઠેલા છે બરોબર શું છે જરૂર નથી એટલે દરેક રીતે દરેક વાળાની પાસે વાડ હોય નમજ વાળો વાડ કોને હોય સ્વતંત્ર થયેલા રમેશભાઈ શું કેવા માંગતા પછી મારી પાણી પાસે પડે ના રહેવાનું જગ્યા માં ના રે શું થાય બત્રીજ નું વાત એમાં વાળા વાળા ખબર પડે આબુ વાળાને કે આપડા દાદા એ આ લોકો ભગાડી ત્યારે મુક્તિ છેલ્પિત હોય કલ્પનાથી ઉભું કર્યું જાળવું જો આપવું જઈને હું બે દિવસ નું કાલ્પનિક છે એટલે બુદ્ધિ થી ગોઠવે છે પણ એને સ્થિર કરે છે માટે સારી છે જે વસ્તી કરે સ્થિર કરે એ વસ્તી આપડી દવા અને સ્થિર સ્થિર કરે તો એ દવા છો કે સુરત ના છે સાંભળો આમ તો ના કોણ તો પવિત્ર થાય તો સાચું માણસ નઈ નહી તો આ મને કે છે આમ ગ્રેજુટ થયેલો પણ બધી વાત બોલ્યા તે કઈ સત્સંગ ની વાત નીકળી આવી વાતો નઈ સત્સંગ ની આત્મા તો આ ખરવું ખરવું કે છે સ્ત્રી સાથે ભ્રમચર્ય વ્રત કહેવાનું આપ્યું ભ્રમચર્ય વ્રત દીધું ઘરમાં રહેવા છતાંય પણ ભ્રમચેર્ય પાવા દેતી વખતે હાથ અડા ફોર્મ આપ્યો જો તો આ લોકો કરી ત્યાં પડી ગયો એટલે અમારી વાત તમારે વાપરી કરી માનવાનું બધું છે જો દાદા એમનું કેવું છે કે હવે ગયો ના એવું નથી તમે કેટલાક અડધો કલાક મારી ફરતાલ છે રાતે ફોજ નો બધા હોય ને ત્યાં બધા જઈને દર્શન રી કઈ ના રહીશ મૂક્યા છે ખુદા પક્ષ એટલા જવાના પંચાલુ ખુદાબક્ષ એટલા જવાના બધા ખુદાબક્ષ ને તમારું કોઈ જવાનું નથી ખુદા ભક્ત નું જવાનું છે શું છે અમદાવાદ ના પેપર વાળા પૂછ્યું કોણ સાચું કારણ કે ભ્રષ્ટાચાર કયો નથી એવરી રેર શું છે એવરી કોઈ ખૂણો બાકી રહ્યો નથી કારણ કે હવે ના ભાગ શું પાડવાનો બધા ભ્રષ્ટાચાર ભાગ પાડવો પડશે ચાર પરનારા છે અને બે જાતિ છે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ફરણે કરાવડા અને બીજી ક્વોલિટી ભ્રષ્ટાચાર પરણે કરવો પડે આ બે પેકી થાય ત્યારે આખું બધું ભ્રષ્ટાચારી થઈ ગયું હા કુદરત વિ ભ્રષ્ટાચાર છે કે પિસ્તાળીસ ટકા કોટ્ટી માં મળી જાય છે શું થયું ઘઉ નેલાલી કરે એટલે પિસ્તા એ જગા આપડે દાગી રહ્યા છે ચાલશે ખરું પછી ભ્રષ્ટાચાર નહી કરવો પડે આ પ્રયા કરવો પડે પિસ્તા ના હોય પૈસા આપવાનો નથી એટલે આપવા પડે રમેશભાઈ ખબર કહી તું તમારે કોઈ કરવું ના પડે એવું જો કોઈ નહી કરાવનાર છે તો બધાને કરવું પડે છે કાળા બજાર બંગલા પચી પચી લાખ ના ફ્લેટ તમે કેટલા તમારા સીએ તો બધા મને આઈ મારી પાસે ચાર લાખ છે મારી પાસે ત્રીસ લાખ છે પચાસ લાખ થી નીચા કોઈ છે બધે એવું ન હોય ને પણ બધે એમ ન પણ હોય ને દરેક ના જીવન સિદ્ધાંત જીવન ના સિદ્ધાંત અલગ અલગ હોય ને પેલા રમણભાઈ આવ્યા હતા ને રમણભાઈ એમ કઉ મને લાલચ નથી ખેત્રી ભાઈ ને આ વાત કઈ ફાયદો કરે છે ભાઈ જોડી हेल्प नहीं। एक न्यान मा नहीं। एक एक में तरवाई तरवाई तरवाई भूली ब्रह्मचर्य नुकसानी ब्रह्मचर्य फायदाचर्य के એક ભ્રમચિર્ય નો દોષ લાખો જીવ મળી જાય એ જાણ્યા સિવાય પડે કે આ શું છે જવાબદારી કે બઉ થયું એટલું આ માણસ આ કયુંગ આ દુષ્મકાળમાં ઘનસેડ પાડવાના વિચાર્યા છે એ જ બહુ મૂકે છે કોને બનાવ્યું હોય એવું લાગે છે આ દુનિયા છે બનેલી છે પોતે જ પધલ છે આપજ્ઞાન થી પધલ થયું છે જગત માણસ માણસ ને પધલ ઉભા થયા જ કરે દાડ્યા એ પધલ અમે સોલ્વ કરીએ પછી પધલ ઉભું ના થાય આ પઝલ જગત પધલ ને આમાં સોલ્વન આપીએ એટલે એને પઝલ સોલ્વ કરી નાખ્યો પછી પઝલ ઉભું ના અને પઝલ ના સોલ્વ કરે તે સાધુ હોય સંન્યાસી હોય આચાર્ય હોય ગમે તે હોય પણ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા લોકો લાચારી જેવા અનુભવ થઈ રહ્યા રોજ ના થાય કોઈ નામ દેનાર નહી ભગવાન નામ દે નામ દે હું દાવા મળ્યો એને ભગવાન કર્યા છું તમે કેમ નામ દીધું તમારું પછી સોલ ના થયું જગત જેને દુઃખ માને એ સુખ દેખાતું રહે ને ધક્કા મા ઇન્વાઇટ કરતા શીખ્યો પછી કોઈ રહ્યો નહી દર રહ્યો રાગદેવ સાહેબ પિતરાગ રગ નહી થઈ ગયો સલાહ हमें हमारी बराबर पासे विस्तार दादा हूँ वाची आपू प्रश्न प्रश्न प्रश्न वाची संभाले हाँ भोगवत प्रश्न प्रश्न आत्मा आत्मा विषय नहीं भोगवतो आत्मा तो परमंद स्वरूप ने सूक्ष्मतम छ એટલે વિષય નો અને આત્મા સાંધો ન મળે તો મારો પ્રશ્ન એ છે કે ભોગવે છે પૂજ્ય દાદા પૂજ્ય દાદાને વિનંતી કરીએ કે આ વાત જરા વિગત સમજાવો આ સીલ દર્શક પાણા છેતાલીસ ઉપર આ વાત છે એ આમાં મૂકેલી છે પછી જરા પ્રશ્ન જરા ઘીણો ગુંચવે છે આપણને અહંકાર કોણ કરે છે આત્મા ભ્રાંતિ થી ભોગવ્યા નો અહંકાર કરે છે એનાથી પ્રતિષ્ઠા થયા કરે છે ને પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે વિજય આ સિલ દર્શક અડતાલીસ પાના ઉપર આપેલું છે એટલે હું આ દાદાને વિનંતી કરું છું આ વિષય ઉપર આપણને જરા વધારે સમજાવે વિષયો દેખાય બધા અનુભવ એનો માનસિક છે આત્મા સુક્ષ્મતમ છે એટલે એને મેળ પડે રી ક્યારે સૂક્ષ્મતમ એટલે એને સ્થુલ વસ્તુ જોડે મેળ પડેભાઈ ને લેવાય ને ભોગવત છે કોણ અહંકાર અહંકાર ના કરતા ભોગવાની જોખમદારી નથી બરોબર અહંકાર ના કરતા ભોગવ ભગવાન વિશ્વમાં વર્તે છે अहंकार करे अहंकार फूल सूक्ष्म बने शुख अहंकार अहंकार करे खाली हूँ भोग शू भोग आत्मा एक अहंकार क्यों भोग दादा अहंकार भोग प्रयत्न करे पकड़वा समझवाहकार भोगवत नहीं अहंकार करते તે હું ભગો છું હું કે છે પણ એ તો ભગો તો છે નહીં ભગો તો નથી ખરી રીતે આ માન ને બધા છે હા તે બધા નીચે લાગુ થાય છે મન ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન બુદ્ધિ ચિત્ત એ ત્રણ છે તે આ બધું ભગવી લે કાય છે તે પરગામ એય ભગોતા રહે જા રામ તો એમ જેમ કે એને એમને મતે આવે કે ના હોતા કયું હોત નઈ કે છે બરોબર પાવર સ્ટેશન છે એવું કે અહંકાર એમ આમાં જ અહંકાર ના કરવું બોલવું એક બધું કર્યું ગુનેગારો ભાઈ મન ચિત ને એ બધા છે અને આ વખતે બોળો પકડી જાય बात नहीं दुनिया अड़तालीस पान आम आहकार भगवान अहंकार करे प्रति अहंकारिटी भगवान अहंकार करे भ्रांति भगवान भोग भगव्य अहंकार करे मैं भोग पद तुम બીજો પ્રતિષ્ઠી આપવા પ્રતિષ્ઠા કરીને સમજ પડી કે ભાઈ હું તારે રસ્તો દેખાવ એ રીતે કરી એ જેવા પાસે પૈસા લાવું તેને સો રૂપિયા લારી લાયેલ છે આપ લારી આવે ને ટાયર ટ્યુબ ટાયર હોય છે સો દોઢસો રૂપિયા લે છે અને વેચીને મને મૂડી અછી આપી દીધી નફો તારો અને લારી પૈસા પૈસા રોજ આપવા મારી સુરત આવતા પેલા તો પચાસ એક માણસ જગ્યા કઈ કાળીઓ વાળીઓ લેવા ગરીબો ને જરૂર છે એક લારી વીસ રૂપિયા વખતે ધાલી આપીએ તો આપડે પાટા જઈને ખરાબ નહીં આપડે તમને એવું છે અગરબત્તી બરતા બરતા સુગંધી આપીને બરાબર નહીં આપડે સુગંધી વાળે જાય નઈ તો આપણા થી સુગંધી ના થાય મહાજન દરેક ઠેકાણે હતી આ મહાજન અરે આજના આચાર્યલી કયા નથી એટલા બધું મુશ્કેલી ને થયું ઘુસે કોઈ નો દોષ નથી આ બનવા બની ગયું પણ હવે જો સુધરે આવું વિચારો થી સારી છે ઔરંગાબાદ માં જયારે દાડ્યું છે દાદા પાસે કઈક दादा पास अध्यात्म ज्ञान जानवा छोड़ो आएम छोड़ो पचीस है जगत की वैज्ञानिक रे बात कर वैज्ञानिक रीत सारीभवाज अत्यारुधी चालू नही जबना प्रमाण रखेलु केव प्रमाण જેવો જમાનો હતો તેવું છે ખુદા નો જે પૈગામ છે તે બધાને પોચાડે એનું નામ પૈગમ્બર સાહેબ શું પૈગામ પહોંચાડે કેવું પૈગામ સંદેશો હા સંદેશો એટલા પછી પચીસ જણ નો હતો નઈ પચીસ હજાર મેં તો ગમત કરી શાદી બાજી કરું છું કે શાદી કરી શકે ક્યારે કરી તમે બોલાવું નથી કે દાદા જાણું નહિ તમને તો હું ત્યાં બોલાવ મહિના જ છે કે શાદી કર્યા એમ કે મને ના બોલાવતા જાણું બોલાવત રાત્રે કરવાની ત્રણ વાગે ઉઠી ને કરવાની મારી નાની મનમાં કરતો આવ્યો મારો ફાધર હકીમે હકીમ સાહેબ કરતા શું પછી ન બીબી આવતી બીબી કરવા દેતો ને ત્રણ વાગે ના બીબી એ મને કહ્યું તમારે મને મળ્યો મારું પાન છે બીબી થાય બીબી થઈ કે ખુબ સુખા પે પર લેબર કોન્ટ્રાક્ટર એમ જ્યાં કઈ ને મેન્ટું આવ મા હું તો બેશ કે મારે ખુરશી જ ખુરશી ના હે મારે ચાલે તો આ બધું સાથે હું આવીશ કે એટલે હું તો કયો આ રૂમ માં આ દીદી ની જોડે કકરાટ સાહેબ કકરા કકરાટ સાહેબ કરું છું અમારે કકરાટ તો કેટલા થાય ખુદા ની મહેરબાની એટલે દીદી કોઈ બધા તો તકલીફ મનાય લઉં કે મારી સિસ્ટમ એ છે કે બહાર લડી ના આવું પણ ઘરમાં લડવાનું નહીં કારણ કે આ ઘરમાં એક રૂમ માં સુઈ જવાનું ઘરમાં એક રૂમ માંગડી જાય એટલે બહાર લડી ના આવું મારે હોય તો બારી છોકરા ને પણ ઘેર નહીં ઘેર તો દીદી વખતે વહી જાય તો બીબીને શાંત પાડવું હમ તું માગી જ આપીશું તમે ગભરી ખુદાની મહેરબાની સંતરે બધું આખરી પણ શાંતે શું બહાર જ ક્લેશ માં ક્લેશ લાવે બહાર નો ક્લેશ ઘરમાં લાવે શું કહ્યું એટલે સમજવું છે ને હા આપડે પોતાની જાતને ભગવતા નથી આપડે સમજવું કે આમ ના ખુ પડે શું કહ્યું એ તો મુસ્લિમો જ આવે છે પણ મહીમી કોઈક આવો ડાફરની વાત આપડે પકડી લઈ જઈ પકડી જાય બધે તો મુસ્લિમો એવું નહીં પણ આપણે મુસલમાન જો પણ આટલો બધો કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર જેવો જો ખાનદાન હોય તો વાંચ્યું છે તો કોન્ટ્રાક્ટર જેવો શું કહ્યું કે હું લડું તો મારી રાતે મારે શાંતિ જ ક્યારે એટલે જરા આખરી થઈ જયારે થઈ જવું ક્યારે અને પછી આઈસ્ક્રીમ લાવીને આવી વાત હોય વાત ના હોય નાખવાનું ઘણી વાત પૂછ્યું હકીમ સાહેબ હા બધું પૂછાય ગુદા ઘરની વાત ગુદાની ઘેર છે એમ છે બધું પૂછ્યું અથવા પૂછાય આપડા પુસ્તકો લોકોની હેલ્પ બહુ કરે પુસ્તકો તેથી બધા છપાય કરવો કરે એના ઉપર થી લોકો બીજા પણ આ કોઈ જ વાતો થી આવે આપડે એવું નથી તમારા કઈ પ્રશ્ન હતો ને કહો ને આવો ને કન્ટિન્યુટીન્યુટી માં પૂછાયું કઈ લાવી ગયો મારે વાત કરી પણ કરતા નહિજી વાત કરી પણ વાત તો કરતા નહીં રોજ વાત કરતા હોઈએ છીએ કાંઈ દાદા સાથે વાત કરીએ છીએ रोज दादा साथे जबाद है ने। ने है तो नहीं बोलो ने पे प्रश्न क्या बोलोन भाई त्याल चिमन भाई चिमन भाई बने चिमन चिमन पुना जुगल जोड़ी थी गई है खरीदी जबरबंद सांभ એટલે પછી બહાર તો લોકો મારે કેવું ગામડાના લોકો ને ના કહું બાર અમે ખુલાસો નહી માગે દાદા નથી તમે ના માગો માગ ના નીકળે મારે ખોટું દેખાય શું કા મારે પાછું બેગ લેવું પડે હું એમની સેવા કરું છું તો મહાત્મા કારણ કેવળી તો છે કારણ કે હું તેજ છું એ નથી અઉસ માં બેન છે શું છે કઉ છું તમારે જોડે આગળ તમારે મારી પાસે હું મારે લોકો ચાલીઓ સુધી બાર રાખી મેળતા નથી ત્યાં હું રાખી મારું ગુરુ તરીકે રહેવું હોય અને એને રોક બજાવવો હોય તો એ રહેવા ચાલીઓ મારું રોક નહીં બજાવવો ગુરુ તરીકે રહેવું નથી શું જ ગુરુ આવે શું કહ્યું પૂરું કરીને કઈ દઉં જયારે ભાગી જવું ભાગી જજો હું ના નહી કઉ તમારી મુશ્કેલી મૂકશો તો હું તમને ના નહી કઉ તમારે ત્યારે જજો શું વાંધો પછી હું કઈ આમાં વિચારું ભાઈ ગુરુ એ પૂછે નહી શું લાલ જ નથી કારણ ખુદા પૂછે તું કા ગયો એ ખુદા બધા શું કહ્યું કોને પૂછ્યું સાહેબ તમે આ ભૂલ કરી જયારે લાલચ નથી એને પૂછવાનો અધિકાર નથી ખુદા પણ પૂછવા નથી કોઈ પણ પ્રકારની જયારે લાલચ નથી અને ખુદા ને પણ પૂછવાનો અધિકાર નથી ચાખનારા ને જોયેલા જોયેલા આપડે મારી જોડે લાલચુ લાલસુ કે હતા ને ના ના દાદાજી આ સંસાર છે મારી જોડે બાબતમાં લાલચુ ના કરાય પેલા વાત કરે છે માર અને જગત ની જોડે પરમાર કરો તો એ શ્રાસ પરમાર કરશે તો એ તમારો શ્ર દાદા સાથેનો શ્વાસ બીઠો લાગે છે હા મીઠો લાગે છે એ તો સાત લોકો સાથ મારી પર રાખે તો હું જાઉં હિતકારી લોકો સાથ ના રાખે એ તો મિત્ર આગળ થઈ ગયા છે ને તમે અમારી કચાસ બતાવી દીધી અમારી કચાસ બચાવી દીધી છું નઈ તો રાતે મને રિટાયર થતા ના આવડે શું કે વધો કરો પણ વધુ થાય તમે ક્યાં રિટાયર થઈ જાય ભાઈ હાથ પણ બધા રિઝાય થવાનો વધુ ના આવ્યો जनकल्याण जगत कल्याण करने रिटायर्ड नही कहू जगत कल्याण नि મનુષ્યુ અને સેકઅપ પ્રેફરન્સ મનુષ્ય સિવાય પણ બધા જીવો સુખતા હોય પણ ફર્સ્ટ પ્રેફરન્સ મનુષ્ય કે જે લોકો દુઃખ ને સમજી નિરાશ્રિત છે શું છે નિરાશ્રિત હા ફોન વાળા તો આક્રિત છે પણ આ તો નિરાશ્રિત પ્રજા છે કારણ ફોરેન પુનર્જમ એ માનતા નથી એટલે સીધું કુદા સાથેનો જ સંબંધ રાખે છે શું કે છે કુદા સાથેનો ગોડ સાથે આ બધું